હવેલી હરિભક્તો સેવા કરવા આવે એમાં આપણા જનભાઈ આપડા રામજી ઠુમર એના પાપ ના પાપ ના પાપ બે ને આ ભગવાન ની વાતો કરે એમ કરી હરિભગત લઈ જાય ને બેસે બેસેવાન ની વાતો કરે એમાં સ્વામી બાલ એ દેવરાજ ઠુમર પાછા એવા હતા કે જે કોઈ વૈરાય વાળો થાય એની ભેજ વાત કરે મારી સાથે મેળવી દી એ પાવર આવી જાય ના કોઈ ને ભાઈ અહીં રહેવું હોય તો સાધુ થવું નહીં નહીં સાધુ કર્યા તા એ દેવરાજ ભાઈ ત્રણે કરાવી વાત પણ આમ ગમી ગયા ગયા ઓછી મહારાજ ને એને કર્યા એને બઈ ગયા તા ત્યાં બાદ અને નાનપણ માં હું એકવું બે હવે થઈ જાય આપણી નાખ માં ક્યાં વાંધો હતો એમ જુનાગઢ ની હવેલી થતી ને આવ્યા અને સ્વામી પોતે કેતા કઠોળામાં જે ભંગીઓ છે લાકડાની આંબેડે ઉતારી એ બધી એટલે આજે ઉતારી એટલે હું એનો આંગેડો ચલાવ અને દેવરાજભાઈ વાત કરે એમાં દેખાય કે આવડો આવે વૈરજ છે થતા બાજરાના રોટલા અડદ ની માથક બોલવાય ધરા તેને એ બદલ દીધી ભજન નું કામ કરી બાદ બે આવ્યો અને સેવા પાડ્યા ઓયા મેસ માં 304 છે ખાણા ખાના તો થાકતો જો સાદો થયો બાપુ આજે ઘોર કોઈ ન કરી સાંધે ઉઠાય સા મારા ખાણા જોવા સાદો આવે તમારો આમ બહુત ભરે લાગે ખાણા બહુ ખર થાય છે મકળા હોય સારું થાય આપણે ત્યાં સુધી ઉપાડ આવે આજુબાજુ ઉપાડ આવે વાત કરી કેટલાક ને નથી કરતા નહીં તો કેતા હોય सेवा धर्म में ना कोई अंग है तुम्हें तुमने ला विद्वानो पूर्वे થઈ ગયા છે સેવા ધર્મ થી ગલત ક્યા છે સેવા ધર્મ પરમ ગહનનો યોગinama મતિ ગણ્યો નિયોને પણ સેવા ધર્મ માં આ કરવો પડે સકલ મેં લેતો આત્માનો કલાની વર્તન હે ચાર જ મળતા તે દીવો પાણીના સાધુ કોઈ એટલે કોપી ધોવા દે એ આ નળ પ્રોગ્રામ કરતા હોય એટલે કોપી નો વાળો નળે ને મારા લુડા હું એને જાણું પછી લુ ફેર થવા તો શું ના પછી આ લુબડું જોયું કેવાનું ત્યારે નથી જાય એટલે ભજન ભક્તિ માં એટલો કાપ પડે ભજન બંધ આટલા એટલા નવ ખેતા હશે અને લુમડા ઉડે કોઈ પડખા વાળા કેમ નો તમે એક તો થઈ ગયો પછી આજ બધામ આની ઉપર પડ્યો એ કપડા બદલાવે એના ધોતું હોય પડી જાય ત્યારે બાજુ ધ્યાન રાખવું પડે ને આનંદ માં આજે થતો હું આવડાવી દોરી લોટો લઈને અમે નાઈ લેતા હોય બાજુ પાણી હોય પણ કોઈ ને ન હોય મહાપુરુષ રાજાને આમ જોતા અને બધા ગુરુ ની સેવા કરે બીજાની સેવા કરે નાખે ગુરુ એમ જરાક બદલાવા લઈ લીધું હોય અને તરત નંદ બીજા માથે કરી જાય લુબડું ક્યાંય બેઠેલું માનવ સામે પથરાવી ના લુમડા ને જોતા હોય હોય નદી હોય નહી તમને ખબર હોય તૈયાર <laughs> હોય <laughs> સ્વામીનારાયણ હરે સ્વામીનારાયણ હરે અમદાવાદ અઢારસો ઇચોતેર ના શ્રાવણો થી તૃતીયા દિવસ સ્વામી શ્રી ગજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્ય દાદા કાચર દરબાર માંથી ઘોડીએ અસબાર થઈને શ્રી લક્ષ્મી પધાર્યા હતા પછી તે ફૂલ દેશના હરિભક્ત ની સભા ભરાય ને બેઠી હતી પછી શ્રીજી મહારાજ બોલ્યા છે શ્રીમદ ભાગવત માં પ્રતિપાદન છે પણ જો વાંચનારા હોય ભક્તિ ન હોય તો ભગવાન નો સ્વરૂપ શ્રીમદ ભાગવત માંથી પણ ભગવાન નું સ્વરૂપ ભક્તિહીન હોય તેને નિરાકાર સમજાય છે ખાલી જ્ઞાન જ્ઞાન ભાવ ના હોય અને સ્વરૂપ નું જોડાણ ન હોય ભક્તિ માં તો સ્વરૂપ જોડાણ એટલે આ આપણે ગોગનભાઈને કારે દોરાન નથી તો હરnabla એમાં કૃતિ જંગ ભગવાનના સંગ કીર્તનો ભજાઈમાં પછીમાં પરવા ભાઈ હું એટલે જ્ઞાનમાં રહેવાય તો જ્ઞાન પરખ લઈ જાય સક્તિમાં રહે હોય તો સરકારનો પ્રતિપાદાને દેહી આવી જાય કોણ તમને વૈરાગ્ય દેખાય કેવ દેવી મહત્વ નું મહત્વ ના જ છે પણ એને કોઈ ઊંડા ઉતરીને તપાસતા જ નથી તમારી ના જળી થાય કુટુંબ ભૂલથી ગમે એટલે જમણ વાળ હોય બીજું હોય એજ કરે એનું અંગો હોય આ મુખ્ય માર્ગ માં સેવા ભાવી અંગ જો ગમે એવો વિદ્વાન હોય અને ભક્તિ વિના દર્દીને પણ એ તો ચોખ્ખો શબ્દ છે ને ત્યારે ભક્તિ કર્તવ્ય વસ્તુ પ્રેરણા કરનારામ આપણ આપણો છે પણ ભક્તિ માર્ગ માં કે જગ્યા ખાલી પડી ત્યાં એ ગરજીઓ હોય કઈ ભક્તિ આવે એને કોઈ બતાવે પછી કરવા જોઈએ લોક માં કહે છે લુલા પકડે તો કઈ કરે બોલો ગરવી ગયો હોય આપણો સ્વભાવ કરવાનો ખરો આ ભક્તિમાર્ગ આવે ભક્તિ માર્ગ કઈ બોલ્યા આવે તમે કિર્તન બોલવા આવો ને નથી જતા તમે ઘટાડો અમે ઘટાડીએ અમે નાના હોય શું નહી હોય ખાલી હોય તો જ આપણે બોલવું નગર નઈ પણ એ આ બધા પાસે ગંગળાય એટલે એવો થઈ જતો હોય ને અમે તો લાભ જોતા ખબર ના પડે ગરીબ ગયા કામ કરવા કામ કરે એટલે કામ સેવા સેવા તો ઘુસણી હોય એ ગરીબ હોય તો એ સેવા તો કોઈક ભૂલ આવે આવો અથવા તો બેઠા વખાણ કરે તો કરી દુર્લભી જેવ પ્રાણી માત્ર નાનાથી જોડ માં મોહ ને પ્રમાણ વસ્તુ રોકે અમે નાના હતા કેમ માનું આપણા એટલા વિધવા એટલા કઈ ન આવે શિક્ષણ મિત્રો પરત આવે ભગવાન નો સ્વરૂપ શ્રીમદ ભાગવત માંથી પણ નિરાકાર સમય લઈ આના ભગવાન છે પણ તેનું ભક્તિ સીધું અંગ નથી સમજાય છે અને એવા પ્રતિનારા ભાઈ મંદાઇ થાય એના શબ્દો આવે એ સાકાર બોખાય નાનું છોકરું હોય ને બેટા જોવા એ કામ ને તો બે થઈ ને તો પત્રીજી એટલે ત્રણ થઈ ને તો છોકરો આમાં ઘર જ ન આમાં ભાગવત ને ખોટું મોકલી ભગવાન નો ભગવાન પતિ ભગવાન પછી જળવાયુ હવે અને આકાર સાકાર નિરા એનો પદાર્થ બતાવો એનો એનો પદાર્થ નથી પદાર્થ હોતો હોય વાયુ દેખાય ઘટાડતા આવડે નઈ એટલે આમ કરી ભગવાન આપડે ખાઈ એટલે એને ખાવા દે તો એ જીવે નહીં તો મરી જાય ભગવાન એમને આ બેઠા બેઠા જાવ તો તમારા પ્રેમથી ધરો કઈ તમે ના ભરો એ પૂછો રે એમ ને એમ જેવ કઈ જે સાકાર છે તો તેના કરનારા જે પરમેશ્વર છે પણ સાકાર જ છે અને ભાગવત વિરાટ પુરુષ ના ઇન્દ્રિયો અને અભિભૂત જે તેના પંચ મહાપુર અને અધિદેવ જે વિરાટ ના ઇન્દ્રિયોના દેવતા એ સર્વે વિરાટ ને વિશે આવ્યા તો પણ વિરાટ ઉભો ના થયો પછી વાસુદેવ ભગવાને પુરુષ રૂપે થઈને કરીને વર્તે છે અને સ્વરૂપે તો વિરાટ થકી ન્યારા છે અને તેને જ આશ્રય કરવા યોગ્ય સ્વરૂપ કહ્યું છે અને જેમ અગ્નિ છે તે પ્રકાશ રૂપે તો અરૂપ છે અને અગ્નિ પોતે સમગ્ર વન માં વ્યાપો તેમજ પુરુષોત્તમ ભગવાન છે તે બ્રહ્મરૂપ છે તેને કરીને સર્વે ને વ્યાપક છે અને મૂર્તિમાન થતા સર્વ થી જુદા છે छे, खे तो भगवान, भगवान, भगवान आश्रय होने उदर गर्भ हो पुत्र रूप फल उदय ભગવાન ના સ્વરૂપ નો નિશ્ચય રૂપ ગર્ભ હોય કલ્યાણ વસ્તુ છે ભગવાન બેઠા બેઠા સમજાય ના થાય બધાની ચિંતા હશે ને અને બીજા ને પણ એવી વાત કરવી છે જેને કરીને ભગવાન ના નિશ્ચય ગર્ભ ન થાય પરમા દેશ દેશના હરિભક્ત ની સભા બરાબર બેઠી હતી પછી ત્રીજી મહારાજે નાના નાના પરમહારી ને પરસ્પર ચર્ચા કરાવી ના બેઠા પછી અજિંજાનંદ સ્વામી પૂછ્યો છે જો એ પ્રશ્ન નો ઉત્તર અમે કરીએ અને જ્ઞાન વૈરાગ્ય ને ભક્તિ તેનું સ્વરૂપ જુદું જુદું કહીએ માટે ભગવાન નું જે અક્ષરધામ છે ને તેની વિશે જે સુખ છે તેની આગળ જે માહિત સુખ છે તે તો નક્કર જેવું છે અને અચલ સુખ તો ભગવાન ના ધામ છે માટે પરમેશ્વર ની વાત સાંભળતા સાંભળતા દ્રષ્ટિ ત્યારે હવે થાય પણ એમાં દ્રષ્ટિ નો બોંદ્રસ્તરા બે મજાનો આવે આવક સારી હોય પણ કોઈ છોકરા ને નબળી ધંધા નો પછી ભાગીદાર કેટલા દળા રહે બધા નખે ધંધો આવડતો રાખે આપડો ધંધો મનુષ્ય દેહ નો આ ઇન્દ્રિયો અંત ના કામે લગાડી દેવા જાય ભગવાન અને ધંધો કરવા માં પણ એને ભેગા લગાડવા એમાં ને એમાં ભગવાન બોલી ને જતા જતા પણ જીવ માત્ર આવા છે જેને પામું છે જ્યાં લાડવું છે એની મારે ચિંતા જેમ સાંભા નો પૈસો કોઈક પુરુષ ના હાથમાં હોય એને જયારે પૈસા માટે સોના મોહર કોઈ આપે ત્યારે સાંભળા ના પૈસા માંથી જાય છે જયારે ભગવાન સંબંધી સુખ માં દ્રષ્ટિ પોઈક સુખ છે તે સર્વ તકી છે અને એક ભગવાન રાખવાખાય આખા શરીર ના અગિયાર ગઈ એમાં કોપી નો આવી ગઈ બધું આવી જાય અમારી આવી જાય બધું આવી જાય ખેડૂત તારા ઘર માં સીપડી હશે આગળ ખેડૂત રાખતા બને પાતળી નઈ મારે દે અખંડ ભજન અખંડ ભજન આમને છે દીગોરાઈ પર તેડી મરો થમાં જમણવા દઉં એક સાધુ એક ભૂલ કરેલી આનું પંથીય કબાત પણ એ મોટા ના કેવા એટલે ખવ એના પક્ષ તરફ ના એટલે ગુરુમ ખૈને દંત બોણોમાં એ વાત દેવાણો છે એટલે આને ખવરે કેમ કે કોઈ તાળું ખોલે કાય તો જોઈએ નવ દસ વાગ્યા હા તૈયાર થઈ જાય ભંડારી કોને મારી કોઈ જાણે હું બીજો ના ગણતો સાધુ બરાબર હવે કરીને બજુ ભેલા તો થઈ ગયા બધા પણ જાય ગયા જ મેળી દંડ કરાવો પછી તારું ખે નહીં સાધુ ને બોલાવ્યો આખી સભા ને દંડવત કરાવ્યો કરવો તો જરૂર કરો નકરી હોય તો ભંડારી રાખે તમારે લઈ લેવું છે મજા કઈ આપણને દેખાય છે વૈરાગ્ય નું સ્વરૂપ કહ્યું જ્ઞાન સ્વરૂપ કહીએ છીએ યોગ શાસ્ત્ર તેમાં સાંખ્ય શાસ્ત્ર નો મત એ છે કે જેમ આકાશ જે છે પૃથ્વી દળ વાયુ તેમાં વ્યાપક છે અને આકાશ વિના એક અણુ પણ ક્યાંય ખાલી નથી તો પણ પૃથ્વી આદિત ઉપનિષદ માં કઈ છે જયારે દુર્વાસા ઋપી વૃંદાવન ને રીતે આવ્યા ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન એ ગોપીઓ ને કહ્યું છે દુર્વાસા ભૂખ્યા છે માટે સર્વે થાળ લઈને જાવ પછી ગોપીઓ પૂછ્યું છે આદા યમુનાજી છે તે કેમ ઉતરાય છે જયારે શ્રી કૃષ્ણ ભગવાન યમુનાજી ને શ્રી કૃષ્ણ પછી ગોપીઓ હસ્તી હસ્તી યમુના ને કાંઠે જોઈ ને એમ કહ્યું ત્યારે યમુનાજી એ તત્કાળ માર્ગ લીધો બોલો પછી ગોબીઓ ઋષિ પછી ગોબીઓ કેમ કરીને આ પછી ગોબીઓ કહ્યું છે શ્રી એમ કહેવું હતું જે અમે સદા બાળ બ્રહ્મચારી હોઈએ તો યમુનાજી ને કેજો જે માર્ગ દેજો પછી યમુનાજી એ માર્ગ દીધો તે તમારી પાસે આવ્યા છીએ દેવતા સાંભળીને રૂતિ બોલ્યા કે હવે યમ ના દેને એમ કહેજો કે દુર્વાસા સદા ઉપવાસી હોય તો માર્ગ દેજો પછી ગોટિયો અસ્તે અસ્તે જયને એમ કહ્યું કે યમ ના દે તત્કાર માર્ગ દેજો એના બધાયના ફળ ખાઈ ભઈ ગયા હવે તો સદાય ઉપવાસી બનેયો આ માયીજીઓ ધ્યાન ના હુકે અબવા માટે ભગવાન નું સ્વરૂપ તો એવું આકાશ ની બેઠક નિર્લેખ છે અને સર્વે ક્રિયાઓ ને કરતા થતા ભગવાન અકર્તા છે સર્વ ના પણ અત્યંત અસંગી છે એવી રીતે સાંખ્ય શાસ્ત્ર ભગવાન ના સ્વરૂપ ને નિર્લેખ કરીને કહે છે એવું સમજવું હવે કહીએ છીએ સાંભળો યોગ નો મત એમ છે જેને ભગવાન ધ્યાન કરવું હોય તેને પ્રથમ દ્રષ્ટિ સ્થિર કરવી તે દ્રષ્ટિ સ્થિર કરવા સારું ભગવાન પ્રતિમા અથવા બીજું કઈ બીજુ કઈ પદાર્થો હોય તેમાં પ્રથમ દ્રષ્ટિ ને ભગવાન ની મૂર્તિ હૃદયમાં ધારવી તેમાં ધારણ કરનાર યોગી પ્રયાસ ના પડે એટલે આવું બધા કરતા વિશે ત્યાર પછી ભગવાન ની મૂર્તિ હૃદય માં ધારવી તેમાં ધારણ કરનારા યોગી ને પ્રયાસ ના પડે સુખે ધરાય છે અને જો પ્રથમ થી અભ્યાસ કરી માટે યોગ શાસ્ત્ર નું એ સિદ્ધાંત છે એટલે આવડ બધા એટલે હવે ઝોલો આવે પણ ઝોલો આવે તો શું કરો શું કરે મને પેલી ખબર પડી જાય હવે આવશે એટલે ઊંધ આવે મને ખબર પડી જાય આવું ભગવાન માટે યોગ શાસ્ત્ર એ સિદ્ધાંત છે પ્રથમ અભ્યાસ કરી ને વૃત્તિ સ્થિર કરવી અને પછી ભગવાન સંગાથે જોડવી ના બરાબર છું પૂછી આની વૃત્તિ આની વૃત્તિ આ ચહેરવા ઉપર લાવવી નાસિકા વેખાય આ કે આઠી ગામી આમ દેખાય લાવી દેવી નાસિકા ના ને ઉપર અને એમ સ્થિર થાય ન દેખાય ભગવાન થાય ત્યારે આઠી તરફ જાણે ભગવાન ને કાઢવા માંગીએ મારી પછી ભગવાનની મૂર્તિ આ બધા સાંભળે ઘરમાં કોક વડીલો હોય ને એ બધા ગરેલી પૂછ્યા સ્વામી શું વાતું કરી એટલે વળી આપડે કઈ કઈ એમાં વાત આવી પછી મને કરે ગઈ તું સ્થિર પર નાના છોકરા થઈ જાય તારી નૃત્તિ તારી નું બહુ વધ્યું ન હોય પણ સ્થિર કરવા જરા સ્થિર કરો જવાબ જરૂર નહી સ્થિર કરવાની બહુ જરૂર નહી સ્થિર છે સ્થિર કરવાનું ના હોય બોલો પ્રથમ અભ્યાસ કરીને વૃદ્ધિ સ્થિર કરવી પછી ભગવાન સંગાતે જોડવી એમ જાણવું એ યોગ શાસ્ત્ર છે તેનું નામ જ્ઞાન છે હવે ભક્તિ રીત તો એવી છે જે સમુદ્ર મંથન કર્યું ત્યારે સમુદ્ર લક્ષ્મીજી નિસર્યા जे जे, जे आत्मा ने विचार करे जे। किया कौन थे? तेने जेमा रूप ते रूडा नही गोटा कलंक दिखा पची देवता मात्र, तथा दैत्य मैंने कलंकना પછી અતિ પ્રેમ કરીને ભગવાન ને વરમાળા અને ભગવાન ને વૈયા માટે એવા કલ્યાણકારી ગુણ ને જે જાણવા ને પરમેશ્વર દ્રઢ આશ્રય કરવો તેનું જ નામ ભક્તિ છે